હા હા તો થઈ ગયા પછી પછી કોઈ નામ ના દે ને તારું થાય દિવસ ની બે હાજર કેલરી ખાવી જોઈએ વધારે નઈ રીતે ખબર ના પડે વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ બરોબર છે ડાક્ટરો સમજે કે આટલું ખાવું જોઈએ બે કેલરી ઓછું પાતળા થાય કઈ શક્તિ કામ થયું એવું લાગે છે વ્યવસ્થિત શક્તિ કાયદો સમજવાના થાય એ લોકો તો નથી જાણતા એવું કઈ નથી એ લોકો કે છે કે એ તો આપણા મગજમાં એવું એક એપેટાઇટ સેન્ટર છે આપડા બ્રેઇન ની અંદર એ ડિટર્મિન કરે છે કે વધારે ખવાશે કે ઓછું ખવાશે એપેટાઈટ સેન્ટર એવી થિયરી છે સાયન્સ સાયન્ટિસ્ટ ની એવી થિયરી છે આપડે જાણતા ખબર નઈ દાદા તને સમજાવી બરાબર મોટા દીકવા દીધું આમ કે પેલા જ રીતે ભાવ ગયેલા પરમાણુ ભેગા થયા પછી એમ સમજાવી શકાય ને સર્જરી ની જરૂર પડે ડાક્ટર ને એ ખબર હોય કે આજે હું ગયાજ શું કઈ તને ખબર નથી અહીંયા વેગે ને ને નરમ ને ઘરે ગાય છે આ બેંકા દેને એટલેઈ કાલે આવશે મેં એને કહ્યું કે તમે આજે આવજો કાલે સવારમાં આવશે કાલે આવશે ચાલો પ્રશ્ન છે કે આપડે ઇન્ડિયન્સ ઇન્ડિયન્સ જોડે કેમ લગ્ન કરવું એ જરા સમજાવ બધાને જે દેખાય કોણ દેખાય અમેરિકન જોડે કેમ નહીં લડે સર એગ્રીજનર જનરલ તો અમેરિકન સાથે કેમ ના સરો અમેરિકન અમેરિકન નથી રહેતી નથી જતી રહે છે લડે ગઈ જતી રહે છે ત્યાં જガ રહે છે દેખો લડાઈ ગઈ જતી રહે છે આ તો અહીંયા ઓ લડતો આરે અમેરિકન સરસ સમજાય છે એટલે બધા સમજે છે તમે તરફ બીજો પ્રશ્ન એમ છે કે અમને કેવી ખબર કે તમે કોણ છો ને તમે અહીં વાત કરવા આવ્યા છો તમારું શું કઈ વાતો કરવા તમે તેના બે અમેરિકન ફ્રેન્ડ જોડે જોડે Then oh, Indians. Or? Oh, this was very Indian. And for the male, it's the opposite. She was dating or wearing a... Uh, oh, Indian girl, friendship. Friendship, yeah. if you had a friendship with an Indian girl, how is your friendship with an Indian friend? How is your friendship with an Indian friend? Yeah, we should laugh about it. Just one person, that's the no, ah, right. no, oh. like oh. very... Everybody's... All right, wait a second. She can't buy a look at any other. Then him roughly. એમ કે છે લાયકાત આવી જવું છે T-u-s-a-r,… Yeah. to જા હતા <tutu> એ આવજે એવું કરી એ ટિગરેટ બીટી હોય કે ટિગરેટ નાપીટી હોય તે ચાલે. યુ વિલ ટ્રાય ટુ વોટ યુ વોન્ટ ટુ હેડ ઇન અમેરિકન યુ વિલ બી સપસેબલ ટુ ઈટ પ્રોસોજેન ડઝન્ટ સ્મોશ વિચ મીન્સ ઓલસો આ ડર અ બિટ ઓફ પ્રોસો બોરક. રીંગ યુ આર ડન ટુ બી ઓલ ફિનાલિટી. યુ સી ધ ડિરેક્શન ટુ યુ ના એ બધું નહીં થાય મને ઇન્ડિયા નો લોન્ચ આપી ગયા મને વાસ્તવિકતા હકીકત ફાયદો ક્યાં માં � relâj ઞings, ખ્ણ રણા Trustee ાિણ હાણથ તતાણ એંમે નિરણા�ણાાન. He said that he had not been bribed or derived from the Indian community to tell the Indian Cuban paar ષયજ્ય презид Grand Priest કં઼લણા Shot, in the house of the If he had bribed him, then, then he couldn't go fessinken, but there was <laughs> joke, no bad. Uh. So he's saying to oh, Hernandez, you know, मतलब ये कोई कोई घर आ जाए काम और पंचायत वाला माने कह दे अमेरिकन पाइन हो तो उनका रास्ता दिखाएं तो एक एग्रीमेंट करना पड़ेगा तो हमला एग्रीमेंट के बारे में चल रहे हैं आई एम के बारे में तो यू कम इट नीड्स दिस बी ऑल ऑफ इट एंड इफ इट इ स्टिल इफ यू वांट द अमेरिकन राइट बिफोर दैट मेक श्योर टू सी इन द ईमेल हेल्प तो वो है તમે ભૂલી ગયા જ પાડવાનું કહેલું મેં કહ્યું દાદા ભૂલે હા રૂબરૂ લાવો મધર તમાર શું થાય કેટલો ઊંડો એ બધું પછી પડશે ભાઈ બીજું તો છે તો કે એ બી બી આ અને તેના એક ને એક સગી બે ને તેારે શું થગી થાય બીજું ને તાળ અને તેના એક ને એક સગી બે ને તેારે શું સગી થાય મમ્મી જાય કે છે જાય કરી બેટમેન હેક બેન્ટ રાજા આતો નહી જમીતો બખાતો હા બેન્ટ ના હોય તો કોઈ નહી કમી કહી ના હા કોઈ કહી ગય તો જઈ જાય આ એમ દે કરું અરે પેપર ફોડ નાશવા પેપર ફોડ ના દે કર હોય સારા એટલે શું ખબર નથી એટલે મને જ ખબર નથી ને સારા એટલે શું મને જ નથી ખબર એના કે દા પણ આવી એનાનો તો વિજ્ઞમ આવી બો આવી બો આવી ગયો એ એ દા દે દા મે તો તાર મેરે 5000 ડોલર નું લાઈટ લગાય કઈ વાંધો નહિ અરે બોલ પર આતો દી લગા અરે વાર બોલતો હે આ કરશું ના હવે તો નહિ લગાડે કઈ નહિ લગાય પહેલી થી લગાડે એટલે કઈ પૂછ મે પૂછું He says, okay. He says that if he gets insulted or if he gets dissonant, or if he gets hurt, it doesn't matter to him, he's still happy the happiest of, you know, if he gets a woman. ચાલે મે છોકરા છે મને કોળી ગમતી હોય અને એ મને હું મીઠ હું માંસ ખાતો ના હોઉં મને માંસ ખાવાનું ના ગમે અને એ પોયરી છે તો માંસ ખાવાનું એને ગમે એને એક છોકરી ગમે છે તો એ છોકરી બધા ખબરદાર એક્ઝામ્પલ અને એક્ઝામ્પલ હું આપું છું કે કોઈ છોકરી મને ગમતી હોય ને એ જો માસ ખાતી હોય અને મને માંસ ખાવાનું ના ગમતું હોય તો મારે શું કરવું આપડે એની જોડે ઉભા ના રહેવું બકરી ના બચ્ચા નું ખાવી ના બચ્ચા નું મનુષ્ય Rekmiisenie sch Adult zli её style of a hand, ält čiartži je tėra the style of a man a human being. Řrēkna potrilās bersoni vā ô diesel. Tent kom Orajib Ι Ir inventioni a posilioni a bah�plate aridoj k oui, Kokosec aeh southeast? Tungi aạ toisal varfao, the બચ્ચા થઈ જાય કાફી હું નથી બચ્ચા કેટલું દુઃખ થાય આપડા બચ્ચા થાય શું થાય આપણા બચ્ચા ને લાભ થઈ ગયો હોય એલા સાઈન મે આપો ઓકે ઓકે આ પ્રશ્ન આ ઓબ્જેક્ટ નું શું હોય એટલું જ આપણને મળે પણ આપણે કે પુરશાર્થ કરીએ તો એનાથી કે ફરી ઘેરવી શકાય ખરું એવું કહેવાય ને સાજન કે એવું નો કહેવાય એટલે મને ઉકેલ છે કુરા એટલે એનો ભાવ શું છે ભારત કોને કેવું તે હું વાત કરું નાનો દાખલો આપવું તો ચાર ગાડીઓ આપણે ચાલુ થાય એને કઈ આંખે માંથી ચલાવો કઈ ત્રાસ માં તો પછી એ આંખે બીજી ચલાવે ખરા કેમ ના ચલાવે કેમ ત્રાસ માં લખી રહ્યો છે એનો આવો નહીં બચવાનું ગાડી માં કે ચલાવો ગાડી અને સાવધાની પૂર્વક ચલાવો અને તેમ છતાં અથડાય તો પ્રારંભ કહેવાય તમે તમને કામ કરતા જો તમને ફળ ના મળે તો પ્રાર્થ કર ના કરે થોડું કઈ કામ લોટરીની ટિકિટ લીયા હોય એટલે કામ કર્યું હોય તો ફળની આશા રખાય બંધ ચલાવી ગાડીઓ એવું ના પડાવ્યું ચાવો સારણી પૂર્વક ચડાવો કરો છે ને થોડી આવું થોડા બનવાનું છે આમ મૂકીનું છે આપણે બે કાળજી રાખવાનો પ્રારભ કરો ભોગવટો એ ફળ આપવા જે સંખ થાય એમ નામ પ્રારંભ ફળ આપવા જે તૈયાર થયું થાય એ પ્રારંભ થાય ના કર્મ નું ફળ મળે ખરું કર્મ નું ફળ મળે ખરું કર્મ નું ફળ મળે ખરું કર્મ નું ફળ મળે ખરું કર્મ સર ખબર પડી હતી પછી ફોન કરો કે આવે છે દાદા આવશો તો મારો ત્યાં નો કાર્યક્રમ મૂકીને આવી દાદા તમને કે જે મારો ત્યાંનો કાર્યક્રમ મૂકીને તમને મળવા આવી ગયા છે આપડે કારણ કે આપડે સમય ના સમજાવી ના છોકરીઓનું બધું ધ્યાન રાખવું જોઈએ રાખે તો હરપ ચોક્કસ જાગૃત રહે શંકા નુકસાન થયા આખું શંકા કોઈ પણ સંજોગોમાં શંકા ઉત્પન્ન થાય દાદા શંકા ઉત્પન્ન થઈ તમે જાઓ બાકી શંકા નહીં જ ના કંકા કે આ દુનિયામાં શંકા જેવું ભૂત કોઈ ને બીજા બધા ભૂત સારો બીજા બધા ઉત્પન્ન થાય કોઈ વખત થઈ જાય હવે થઈ પણ થાય તો બીજા શંકા તો શંકા પડી હતી આપણને કીરો કરી અને ધીવેર એટલે ભાઈએ ચેતવણી ચેખાવી ચેતવણી આપી દેવી શું શંકા તમને કરી રહી છે તમને ખબર નથી કે શંકા શું હેલ્પ કરી કશું નહીં કશું નહિ મારું નામ ઇનામ છે કે તો પંજા એક દિવસ જગતમાં બંધાતો રહી છે ઓકે કછ છે માતેને બેસે બેસે તે દે દે દે કે બોલતો અને લોકો મારા પર બૂટ લેતા ને થતો કે થતો થતો કે થતો હા તે પે જો નાસ્તો પછી દાદા ત્યાં મોડું બહુ મોડું થશે ના મોડું વધારે થશે દાદા બઉ ભાવ થતો હતો અને હું આપડા માતા છે ને આપડા માતા ના બધી તૈયાર થશે કહી દેવાનું સુરત માં ભગવાન ની મૂર્તિ છે ને ભણવાની છે આ આવી રીતે નામ નામ ની જરૂર ક મોટો પુલ છે જુદું જુદું ના અપાયું બાંધકામ કરીએ તો ખાય બીજું સે હવેક કાર્યમાં એ થાય છે એ બોલતે ઈસે આના લેન કે આવતો સમજ શક્તિ પણ વધી છે આમ કઈ પણ કોઈ નો ભી કઈ પણ પ્રશ્ન હોય તો તરત સમજાઈ જાય છે બડા આ તો બહુ ભરાય ગય બડા હા એ તમારી મેરबानी છે બહુ ભરાય છે હા કાકા આનું આનું દુખ નથી પણ એમ થાય કે માથા પર થી ભાર જાય ને તો સમરે નદી હા ભાર કરાય લાગે આપડે મેલે બાર માં હા કે આમ કણ આવતો નથી नजीक अहराज एक मैल दूर नही આ થી મળતું છે જરા અгру મોંગું છે ને એટલે અгру છે મોંગું ને જરા હા કેડુ વધારે પેમેન્ટ કરે આની વાત હા હા લઈએ તો તો પેમેન્ટ તો કિસ કરવું પડે 3000 મને બસ તે આર એ વધી લગભગ થતી થઈ રહે તો એકવો હતો તો કુઠાઈ રે ના થઈ રે થઈ રે થઈ રે હા થઈ રે મોટે હા જે વખત અહીં બહુ નુકસાન થતું હતું અને પોતાનું મનો પ્રપોજતા થાય જો દૂખ ના થયું આગળ માટે આ બાજુ દાદા નામ તારે કેટલા ભાઈઓ હા અમારા ભક્તિ બહાર નીકળે છે શક્તિ બધી લઈ જવા સુધી આ જે પ્રજના શક્તિ ને તે નિરંતર મુખ્ય લઈ જવા માટે માફ કરતી આખો ધારો એ કાર્ય કરીને અજ્ઞાશક્તિ એટલે બુદ્ધિ તે બધે સંસારમાં બહાર નીકળવાના જે પણ બોલે છે સમજો બધી હા મેન ગેટ સુધી બરાબર અને જે બોલે છે અંદર દાદા ભગવાન ના આસિન જઈ જઈ કારણ બોલે છે એ શરના શક્તિ ના એ જગ્યા આપડે બોલે બોલે આપણે જોયા કરવાનું એ બોલવાથી આ શુદ્ધ થાય અને જો હું શુદ્ધાત્મા બોલું એને જોયા રાખવાનું એને જોયા કરવાનું જે આપડે જોતા મારું શું મારો તાર શું ના તારે ઉભું કર્યું મને હું તો ચોખ્ખું જ હતું જ હતું તમે મને આમ ગયા ઉભું કર્યું બરાબર કે આપડે કીધું કરી નાખો એટલેગર છે એનો તો ધર્મ ફૂદગલ નો રહેવાનો જ ને કોઈ પણ આ પૂગુદ્ધ શુદ્ધ થવું જોઈએ શુદ્ધ થઈ જાય પણ એનો ધર્મ તો ફૂદગલ જ રહે ને એ રહે પણ એનો મૂળ ધર્મ આઈ જાય સ્વાભાવિક ધર્મ શુદ્ધ ધર્મ ધર્મ શુદ્ધ થઈ જાય પણ શુદ્ધ આત્મા ના થઈ જાય કારણ કે શુદ્ધાત્મા તો જુદી જ વસ્તુ શુદ્ધ આત્મા શુદ્ધ થાય તો બંને નામ શક્ય છે આરોગ્ય છે પણ મારું આ બાર નું સૂઝન થયું અંદર નું શુસ્થ થયું બહારનું થોડું બાકી છે એમ કઉશું જ યાત્રા ડિગ્રી એ શું થાય એટલે બધે રાખીએ બરોબર તમારે આ શુદ્ધ કરવાનું નાના છે <laughs>